नमो वितरा गाय नमो अरिहता नमो सिद्धाण नमो आयरियाण नमो वह नमो लोये सव साफुण शो पंचनमोकारो सपनासनो मंगला सवेशी मंगलं हवैमंगल नमो भगवते वासुदेवाय શિવાય જઈ લેજો આગળ આગળ લઈ લો આગળ પ્રત્યક્ષ દાદા ભગવાન ની સાક્ષીએ वर्तमान महाविदय क्षेत्र अत्यंत भक्तिपूर्वक नमस्कार करूच प्रत्यक्ष दादा भगवानी साक्षीए वर्तमाने भगवान वर्तमान सिमंधर स्वामी ने अत्यन भक्ति भक्तिपूर्वक नमस्कार करूच भक्ति प्रत्यक्ष दादा भगवानी साक्षीए वर्तमाने वर्तमिदे क्षेत्र तथा क्षेत्रों अत्यंत भक्तिपूर्वक नमस्कार करूच भक्ति प्रत्यक्ष दादा भगवानी साक्षीए वर्तमान भगवत अत्यंत भक्तिपूर्वक नमस्कार करूच प्रत्यक्ष दादा भगवानी साक्षीए वर्तमान महाविदे क्षेत्र तथा क्षेत्रों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूचराग शासन देवदेवी अत्यन भक्ति नमस्कार, Adyan, भक्ति नमस्कार देव अत्यन भक्ति करू चौवीस तीर्थंकर भगवंत ने अत्यन भक्ति-पुर्वक नमस्कार, भक्ति नमस्कार श्री, ने श्री भगवान ने अत्यन भक्ति-पुर्वक करूच भरत करू क्षेत्र हाल विचरता सर्वज्ञ श्री दादा भगवान ने निश्चय निर्णय थी भक्ति भक्तिपूर्वक नमस्कार प्रवर्तम सर्वज्ञ श्री दादा भगवान ने निश्चय निर्णय थी अभेद भावे अनन्य भक्ति भक्तिपूर्व नमस्कार, नमस्कार दादा भगवान ना भावी, साहे बोने। ना भावी साहे बोने। अत्यन भक्ति भक्तिपूर्वक नमस्कार करूच भक्ति दादा भगवान ना सर्वे कल्याण मूर्ति संकित धारी अत्यन भक्ति नमस्कार, भक्ति नमस्कार आखा ब्रह्मांड न जीव मत रियल स्वरूप ने भक्ति भक्तिपूर्वक नमस्कार करूच ए भगवत स्वरूप दर्शन करूचु रियल स्वरूपात्म स्वरूप आखा जगत ने, ए थी आखा जगत ने शुद्धात्म स्वरूपे दर्शन रियल स्वरूपे तत्व स्वरूप स्वरूप जगत ने तत्व ज्ञाने कर दर्शन करूचानी बोला जाओ महात्मा थी नीचे बेसात हो प्लीज नीचे कारण के आज पूरा सत्संगी करू दादा भगवान ना। दा दा भगवान ना। અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકા દાદા oh, ભગવાનના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 દા ભગવાનના અસીમ જય જય કારો દાદા ભગવાનના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 દાદા ભગવાન ના અસીમ જય જયકારો દાદા ભગવાન્ અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જય કાર एकतात्मक एकता आप स्वभा रिलेटिव अपने बता, बता जुदा तो हो રિલેટી પોઈન્ટ મનાલી છું તું તારા માટે બોલ પણ હું તારે જોઉં સચિનરાયણ કહું ને તો હું મને જ સચ્ચિદાર કહું છું મનાલી ને નહીં મારું રિલેટી ગયેલું હોય એવું થઈ ગયેલું હોય બધી જ રીતે અમારા રિલેટીવ પોઈન્ટમાં અમને તમારી જેવી સાડી બાડી બધો ડ્રેસ સાથે અમે પાછા અને ભાઈઓમાં એ રીતે હોય જુદું હોય બધું અમને હોય અંદર આપણે એ બધા ફેલાઈ ગયા છીએ બીજું કોઈ નથી ફેલાયું પણ આ જુદું જુદું એક સ્વભાવ રેખાબેન જે સદા સર્વદા સર્વમાં સર્વમાં એકત્વને જુએ છે ભરત રાજા ચક્રવર્તી રાજાને આ બહુ અનેકત્વ મુજવતું હતું આટલા બધા સમર્થ હતા છતાં પણ એમને જ્યારે એકત્વનો બધો સહવાદ સંવાદ આવ્યો ત્યારે એમને આનંદ થયો પેલી સુંદરી દેવી એમ એકત્વ થવા જ દેતી બહુ પાવરફુલ હતી વિદ્યાધરની દીકરી હતી જેવી દેવી નહીં હાથમાં મકરી પાવડર કરી આખો ભારત નહી પણ જ્યાં માણસો ના રહી શકતા હોય એવી જગ્યાઓ ઊંચી ઊંચી જગ્યાઓ હમ ભરતરાજા ને કરતો એટલે બાર ભાવ બાર ભાવનાઓમાં એને પ્રથમ સ્થાન મળ્યું અને પ્રથમ સ્થાનમાં દાદા ભગવાનને આ એમના જીવન દરમિયાન એમના રિલેટિવ શરીરના પૂતગલ સાથે રહીને એ પૂતગલમાં બધી બધા જોડે રહેતા રહેતા રહેતા ભાવના સ્વરૂપ સેજાશે થઈ ગયું શેષ થઈ ગયું જેવું ભરત રાજાનું થયેલું તે ભજના પહેલા પેલું જ એકત્વ જ આવતું બોલાવે છે દાદા એટલે કે ફાઇલ બોલાવે છે કોને ફાઇલ તો કોણ શુદ્ધ આત્મા હે તો કોણ પણ મનાલી આ કરે છે જાણ ઓળખતી ના હોય કોઈ પણ દેહારી નો જીવ નો કોઈ પણ દેહારી જીવ નો અહમ અહમ નુભાવાય ના દુભાવા ન દુભાય ના દુભા ન દુભાવાય के दुबावा प्रत्ये न अ दुब्वा प्रत्ये नम शक्ति आप परम शक्ति आप मैंने कोई पेहधारी जीवात मैंने कोई पेहधारी जीवात महम न दुबाय कारण के, के अहम अपने बार समझिए बार समझिए बीजा मेखे अपुज बार निकली ने बीजा मेख આપને શું જે એક જુએ છે એને ક્યાંય પણ ગમે ત્યાં આ ભય વાલી દુનિયામાં એ સંપૂર્ણ નિર્ભય છે સંપૂર્ણ નિર્ભય એ નિર્ભયતા અંતર છે દેહ કરીને સમજવા જાઓ તો નહીં સમજાય પકડાય નહીં બરોબર હમ દેહની બધા ભયની હાજરીમાં પોતે નિર્ભય છે બની શકે ચોક્કસ અને દરિયામાં સરોવરોમાં માછલીઓ તરતી હોય તો ભીની થાય છે ભીની થાય છે પાણીમાં પાણીમાં આપણે લૂછવું પડે પૂતગળે અને પછી અન્યત્વ આવે એકત્વ પર આવવા માટે અન્યત્વ આવે ને તો આવ્યું કઈ થઈ અન્યાય બધા પછમે માર્યું છે બધા હું ને મારું એટલે હું પછી ખૂબ જ ગેલું પછી તો दादाजी आप एवं कहवा मांगो छोली दरिया मीमी थी एनो अर्थ एवं मानवा એની એને જ થાય છે બહાર થી કઈ થી આવતી નથી એની ઇફેક્ટ થાય છે એની એને જ થાય છે બહાર થી ના આવે બહાર થી પણ અત્યારે કેવી રીતે નીકળતું જ નથી ને આપણું પેલા એક પુરુષાર્થ હા એટલે કે આ વ્યવહાર દ્રષ્ટિ છે બધી વ્યવહાર દ્રષ્ટિમાં પણ એક જુદા છે જેવી રીતે મહિ ભગવાનને હતું જે દાદા ભગવાનને જોયું બધા જુદા જુદા પૂતગલો કેટલા બધા અસંખ્યાત અને એક પૂતગલ અસંખ્યાત પડે છે પાછું એ બધામાં એમને નેટ એક પૂતગલને જોયું નેટ નેટ શું કહ્યું નેટ એટલે બધું મારું બાત કરતા એ પોતે બધામાં પોતાને જ જોવાતા ગયા એ પોતે નેટ પૂતગલ આપે કહ્યું એક પૂતગલ ને જોયું કે છે એટલે પૂતગલ સ્વભાવથી એક સ્વભાવનું છે શું સ્વભાવ છે એનો કે એ ભેડું થઈ અને વિખરાઈ જવા માટે છે ભેળું થવું હોય તો પૂરણ થવું વિખરાઈ જવું હોય તો ગલન થવું ગલન થવું પૂરણ ને ગલન બે સ્વભાવ સૂચવે છે પણ છે એક જ ગલન જે પૂરણ થાય છે તેનું ગલન થાય છે પૂરણ સ્વરૂપે જે થયું તે ગલન સ્વરૂપે થાય છે એટલે આશ્રસા આશ્રસા सोपरी स्रवाः शास्त्र नुए परे सुत्र सुत्र छे सिर्मत जी बहुत बोलता है सुबातों करो ना जी एक पाद बोलो दम दम आओ जमाओ जो बदा हाँ हाँ हावे छब छब छब या नथी तरवाना हावे छब નથી તરવાના નથી તરફિયા કઈ કરવાના નથી તરફિયા કઈ કરવાના સમય ને સરવા દો સરવા દો ક્ષણે ક્ષણ જીવવા દો ક્ષણે ક્ષણ જીવવા દો સમય ને સરવા દો સમય ને સરવા દો ક્ષણે ક્ષણ જીવવા દો હવે અગળમ બગડમ ડૂબવાના હવે અગડમ બગડમ ડૂબવાના હવે અગળમ બગડમ ડૂબવાના હવે અગડમ બગડમ ડૂબવાના બધી ઉલ્લટ સુલટ ભૂલવાના હવે અગડમ બગડમ ડૂબવાના હવે અગડમ બગડમ ડૂબવાના બધી ઉલ્લટ સુલટ ભૂલવાના બધી ઉલ્લટ સુલટ ભૂલવાના સ્વરૂપ ને સીજવા દોવા લાગ્યા સ્વરૂપને સિવા દો બળે પડ ઉગવા દો બળે પડ ઉગવા દો સ્વરૂપને સિજવા દો સ્વરૂપને સિજવા દો બળે પડ ઉગવા દો બળે પડ ઉગવા ્યો छेका मीण नो एक टुकड़ो छया मीण एक टुकड़ो मे जलता ईंधन बेश्वासो मे जलता ईंधन बेस्वासो काया मीण एक टुकड़ो छया मीण નો એક ટુકડો મે જલતા ઇંધણ બે શ્વાસો ને જલતા ઇંધણ બે શ્વાસો શ્રી તપના તપવા દો સ્વપન ઓ ગવા ત્રિપણા તપવા દો ત્રિપણા તપવા દો સ્વપન ઓગઢ દો મમ દેહતિ રાડી મટકો છે મમદેહ ड़ी मटकू हम करम रसुम हम करम रसु मम दे हतिराड़ी मटकू मम देतीराड़ी मटकू छे हम करम रसुम जड़ गढ़ तूछे મ કર સું જળગણ તુજે ભરમ ને મરવા દો ભરમને મરવા દો ગલનને ખરવા દો ગલન ને ખરવા દો ભરમને મરવા દો પરમ ને મરવા દો ગલનને ને ખરવા દો ગલન ને ખરવા દો જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી મહિ છે જગબંદી અહી છે જગબંધી જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી મહિ છે જગબંધી મહિ છે જગબંધી સૂરજ ધડવા દો જ ને ઢળવા દો વચંદ્રિ દૂજવા દો વચંદ્રિજવા દો સૂરજ ને ઢળવા દો સૂરજને ઢળવા દો વચંદ્રિ દૂજવા દો વચંદ્રિ દૂજવા દો જ્યારે पुत गलनी किमत घट से यारे पुत गलनी की मत घट से घटमोक्ती नत लप्पव से झटमोक्ती नी जत लपव से जारे पुत घट से यार કીમત ઘટશે ઘટ મુક્તિની જતલપવશે ઘટ મુક્તિની જતલપશે ઓઠને શિવણા દોઠને શિવણા દોચ ખૂ ભૂલવા દો ચખૂ ભુલવા દોને સિવા દઠને શિવાણા દી ચૂ ભુલવાિ ચાખ ભૂલવા સ્વરૂપ સિજવા સીજવા દો સ્વરૂપ ને પડે દો પળે પળ ઉગવા દો ઉગવા દો બસ ગમ્યું બધાય કે નહીં ગમ્યું સમજાણું કંઈક થોડું સમજાણું ને આ ખોટને શિવણા દો એટલે શું હોય દોરાલીને સીવી લેવાનું કઈ જાતનું એટલે કે છે કોઈ કોઈ જીભને હલાવે તો જ એને હલવા દેવી કારણ કે જીભનો તો સ્વભાવ છે આલામાલ કર્યા કરવાનો એને એટલે લુલી કઈ લુલી લુલી એટલે હાડકા વગરની એનો સ્વભાવ છે અલાવે તો એને હલવા દેવી પણ જાતે નહીં હલાવ દે શું કે છે જાતે નહીં હલાવી પણ આપણે જાતે કોઈ હલાવતું હશે કોઈ એને શું એની જાતે કોઈ હલાવે છે કે તું બોલું છું હે એટલે બંધ્યા ઉઠને સીવણા દો અને દિચખું ખુલવા દો એટલે દિચખુને ખુલવા માટે એને અવકાશ આપો અવકાશ આપો તો કે અવકાશ માટે ખુલે ને દ્વિચ્ખુ એટલે વ્યવહાર દ્રષ્ટિને નિશ્ચય દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ કહી એને દ્વિચ્ખુ દિવ્ય ચક્ષુ ને દિવ્ય એટલે વ્યવહાર નિશ્ચય સાથેનો વ્યવહાર એ વ્યવહાર કેવો હોય કે વ્યવહારના પ્રત્યેક પ્રત્યેક પરિસ્થિતિઓના બધા જ વ્યવહારોમાં અવસ્થાય અવસ્થાય વ્યવહારની એ નિશ્ચયનું પ્રતિપાદન કરતો જતો જાય શું સાહેબ પ્રતિપાદન આપણે આજ્ઞા પામ્યા જ્ઞાન પામ્યા પછી એટલે જ્ઞાન સ્વરૂપ જ્ઞાન ત્પાદન એટલે પ્રાપ્તિ થઈ ગઈ પછી એ પ્રાપ્તિ આપણને આપણા જ વ્યવહારો એને પ્રતિપાદન એટલે એને પાક્ કરતું જતું જાય સ્વરૂપ જ્ઞાનને સ્વરૂપ જ્ઞાનને અને એના માટે આ પાંચ આજ્ઞાથી આપણે વ્યવહારમાં જીવી જઈએ તો પાંચ આજ્ઞાઓ એવું સુંદર રક્ષણ કરે છે બહુ રક્ષણાત્મક છે અને એમાં બે બાજુ બે દાડી છે રિલેટિવ વ્યૂ પોઈન્ટની બે આજ્ઞાઓ છે પહેલી ને પાંચમી શું કહ્યું પહેલીને બીજી ને પાંચમી બીજીને પાંચમી અને રિયલ વ્યૂ પોઈન્ટની ત્રણ આજ્ઞાઓ છે રિલેટી વ્યૂ પોઈન્ટ વ્યવસ્થિત શક્તિ કરતા છે તે આપણી નજરમાં ક્યાંય પણ કોઈને કરતાં પણ દેખાય નહીં નહીં તો ટેવ જ કહ્યું છે કરતાં પણ દેખાવાનું નહીં હા હા આ કરે છે એવું દેખાય જ ને મને અને આમ કર્યું તેમ કર્યું અને હિસાબ ચિત્રામાં નાટવી થઈ ગઈ છે તો હિસાબ ચૂકવવાનું એને હપ્તા ભરવાનું કોઈને પડ્યું જ નથી ઉધારી કરી હોય તો એને હપ્તા ના ભરવા પડે ખરું કે સાહેબ ઉધારી હોય તો હપ્તા ના ભરવા પડે ત્યાં આગળ આ કુદરતમાં એનપીએ નથી ચાલતું હોય એવું ચાલતું નથી વસુલા કરજો બાજુ રાખો દાદાજી વ્યવહાર માં આપણે કહીએ કે એ કરવાની પૂછું છું આ વ્યવહારમાં તો કરી શકીએ એમ છે નહી કશું આપણું પણ આખું પૂતગલ છે શરીરનું એ ઈચ્છાઓનું પુતળું છે શું કહ્યું એ તો બરફ ની લાદી એમ ઓગરે છે એમ ઓગર્યા કરે છે આખા લાઈફ ની લઈને આવ્યું છે ખાલી થવાની જ છે એમાં કોઈ શંકા પણ હું રાખવા જેવું નથી સમજાયું અને હું નિર્ણય નિશ્ચય થી કેવળ શુદ્ધ આત્મા છું એટલે એના માટે પૂછ્યું છે આપણું જીવન જતું જાય ત્યારે શું કહ્યું આજ્ઞા એ ધર્મ ક્યારે કે વ્યવહાર દ્રષ્ટિથી હું ત્મા છું નિયમ પાછા પડેવા નથી આવું છે આ બે દ્રષ્ટિ સમાંતરે થતા તો બઉ ટાઈમ લાગે એ કેવા જ્ઞાન થવાનું હોય ત્યારે સમાંતર થાય અત્યારે નિશ્ચય દ્રષ્ટિ આટલી ઊંચી છે એટલે છાપરું આપણું બનાઈ ગયું છે ઉપર અને છાપરા માટે કિંમત છાપરાની છે કે પાયાની આપણો વ્યવહાર એવો થઈ ગયો છે એને ઉધા ઉધી રીતે ના પૂછ્યો છતો ના થાય સાહેબ એવું થાય સાહેબ હિલકુલ હા ખ્યાલ આવે આપણા મહારાજ સાહેબો છે ને વ્યાખ્યાનો આટલી વાત કરે તો આજે જૈન સમાજમાં કેટલી આજે વ્યવહારમાં પણ સમકીતની સમજ ખુલ્લી થાય વ્યવહારમાં એ બહુ જરૂરનું છે એનાથી બધી શરૂઆત આખી થાય આજ્ઞા ધર્મ એટલે આપણો વ્યવહાર જેમ હળકો થાય ને તો ઉપર જાય કે નીચે જાય બીજે કશું દેખાશે નહી છતાં બીજું હશે તો ખરું બધું હશે પણ પોતે પોતાને અનુભવ થશે ખ્યાલ આવ્યો અમે દાદા ભગવાન સાથે વસંતભાઈ એક સમયે બહુ જ ટાઈમ થઈ ગયો ત્રીસ ચાલીસ પાંત્રીસ વરસ થઈ ગયા ચાલીસ વર્ષ એમાં બે ગાડી એટલે દસ દાદા સાથે બધા દસ અગિયાર બાર હજાર રહીશું અમે તેમાં વડવા ગયેલા ખંભાતમાં વડવા શ્રીમદ જ્યાં ઉપદેશ આપતા હતા એ ત્યાં આગળ છે વડવા એક વડ છે ત્યાં ચોતરો છે બસ બહુ ધ્યાન અને આજુબાજુ ગામના આવે સાંભળ્યા બધું જ્યારે એમના અમુક વખતે બેસે ત્યારે એટલે પછી એ જગ્યા ને ત્યાં આગળ ત્યાંના જે શેઠ હશે એમને ભાવના થઈ શ્રીમદ્ધ સાંભળ્યું એટલે બહુ જ નામ તો મને યાદ નથી અત્યારે પરંતુ એ આશ્રમ બનાયો વડવાનો શ્રીમદ્નો શ્રીમદ રાજચંદ્ર અને પોપટલાલ શેઠ શ્રીમદને મળેલા શ્રીમદ્ને સાંભળ્યા પછી એમને ભાવના થઈ ગયા એ ગામના જ અને આશ્રમ બનાયો એમાં હોલ ઉપર પગથિયા નીચે બધો આપણો ફ્લોર પગથિયા ઉપર બધું પ્રાર્થનાનો ખંડ એ બધું બનાવ્યું હતું વાંચન થાય શ્રી બધા પુસ્તક વગેરે અને આ નીચેનું ફ્લોરમાં ભોંયર્યું હતું એમાં દેરાસર હતું એટલે એમાં નીચે ઉતરીને જવાનું ને એનું દેરાસર એમાં આદિનાથ ભગવાનની પ્રતિમા એની પ્રતિષ્ઠા થયેલી આદિનાથ ભગવાન અને બીજું બધું પછી એક બાજુ લઘુરાજ સ્વામીની સ્થાપના કરેલી શ્રીમદ્જીની પ્રતિમા મૂકેલી અને આત્મસિદ્ધિ શાસ્ત્ર રાખી દીવાલમાં લખી નાખેલું તે ત્યાં ગયા હતા અને રહેવાનું સ્થાન હોય બધા કોઈ ભક્તિ કરવા આવે એટલે તે બે દિવસ કંઈક બે એક દિવસ રહેવાનું થયું બે કે અને ત્રીજે દિવસ નીકળી ગયા હતા સવારે તેમાં પહેલે દિવસે આવ્યા બપોરે પછી બેઠા રાતે કંઈ ક્યાંય ગયા નહીં અને પોતાની પાસે અતું રૂમમાં જ લઈ લીધું ત્યાં પેઢીના મુનીમજીને ખ્યાલ આવ્યો અગર તેમને પહોંચાડવામાં આવ્યું કે અહીંયા આવ્યા છે તો આવું છે આપણા નિયમ પ્રમાણે ભોજનશાળામાં આવતા નથી આ છે તે છે અને ભક્તિનો હોલ રાખ્યો છે ભક્તિમય આવ્યા નથી અને ત્યાં હજુ છે ને હજુ રહેવાના છે કે એટલે એ બીજે દિવસે બપોરે ચારા ટાઈમે દાદાને થયું કે આપણે આ ચવાણું ખાઈએ શું કહે છે એ ખંભાતનું ચવાણું બહુ પ્રખ્યાત બરાબર આ ખંભાત્યાં છે અમારે જાણે ચવાણું ગમે ચવાણું એટલે ખબર છે તને શું ચવાણું એટલે હા મિક્સર ચવાણું તે એટલે આ મહાત્માને કહ્યું જાઓ ખંભાત છે ભારત ખંભાતનું ચવાણું લઈ આવો આપણે આ તો બપોરે ખાધું પેલા જેવો તો ખરા ખબર તો પડે ને આ ઉપર રહીને આ તમે રહે છે શું કરે છે બધા એટલે એમને કહ્યું તે વખતે વડીલ હતા જે ત્યાં આગળ ભક્તિ કરાવતા હતા અને શ્રીમદ્ધનું પુસ્તકનું વાંચન બધું થતું વડીલ હાજર હતા એમનું નામ શું હતું કંઈ યાદ છે અમૃતભાઈ અમૃતભાઈ કેવું હતું અમૃતભાઈ તે વખતે વડીલ શ્રીમદ્ધનું બધું એ જ કરાવતા બધે અગાસ ભાભી જ્યા પણ અહીંયા એ હતા અમૃતભાઈ એમાં એમને કહેવામાં આવ્યું તો કે એમને કહો કહીએ મજા કરવા નથી આવ્યા ભોજન સારામાં ભોજન ટાઈમે જવાનું સવારે ચારો થાય બેસવાનું ત્યાં આગળ પાણી નવાનું હોય તો બધું જે રીતે બધા હોય એ જ રીતે કરવું પડે એ બધા નિયમો પાળવા પડે તમારે અને બપોરે ભક્તિ થાય છે કલાક બે કલાકની ભક્તિ થાય બે વાગે એ અમૃતભાઈ વાંચન કરે અને બધા સાંભળે અને ભક્તિ કરે પછી શ્રીબંધના કીર્તનો એમાં હાજર થવું જ જોઈએ અહીંયા આયા શાને માટે આવ્યા છો આવું એટલે કેવડાવ્યું છે એ ગમે સીધું નાખી કોઈ દિવસ સીધી વાત ના કરે કોઈને બધી જૈન પેઢીઓમાં હોવો વ્યવહાર સાહેબ ટ્રસ્ટી સાહેબ વાયા જ કેવડાવ્યા એવું છે સાહેબ હ્યવહાર છે એટલે આવું કહેવામાં આવ્યું દાદા કે ભાઈ હવે આપણે સમજી જાઓ આપણે સમજી જાઓ અહીંયા આગળ આવ્યા છીએ તો કાલે સવારે ઉઠીને પહેલાં પહેલી આપણે ચા ઉકાળો જે લેવા હોય તો નીચે બધા જઈ લઈ અને તરત પાછા જવાનું પછી અત્યારે સ્નાન કરી લેવાનું સ્નાન તો અમુક સમયથી જ પાણી મળે પાછું હા એટલા બધા પતાવી દેવું પડે કલાક બે કલાક રાખ્યા હોય થોડા પછી જાય પછી ભોજન ટાઈમે ભોજનશાળામાં આવવાનું પછી બપોરે બે વાગે ભક્તિ થાય ત્યાં આગળ ત્યાં ત્યાં પહેલાં જઈને બેસી જવાનું હોલમાં ઉપરના અરે બધાએ ત્યાં આગળ શાંતિથી જે ભક્તિ થાય છે બધા બેસવાનું તો દાદાએ બધાને કહી દીધું કે આપણે આ બીજો દિવસ રહેવાનો છે તો સ્ટ્રિકલી પાળો હોય અહીં રજે બધા પાળો એટલે સવાર ગયા બધું થયું અને બપોરે ભક્તિનો ટાઈમ થયો એટલે દાદા કે ચાલો આપણે એટલે પેલું બે વાગ્યાનું વાંચન થવાનું ત્યાર પહેલાં ઉપર ભક્તિના હોમાં જઈને દાદા બેઠા આગળ અને આ બધા હતા દસ બાર જણા એની જોડે બેસી ગયા બીજા થોડા જે આવી રીતે તે અમૃત અમૃતલાલ શેઠ અમૃતભાઈ એ આવ્યા વડીલ એમનું જુદું જ રાખવામાં આવ્યું હતું બધું એમાંથી આવી ભક્તિવરમાં પ્રવેશ કરી અને બેસી ગયા પોતાના આસન ઉપર અને પુસ્તક કાઢ્યું પુસ્તક કાઢ્યું તે શ્રીમદનું વાંચન થયું એમના પત્રોનું તે બધાને કહી દીધું દાદાએ કે બધા બહુ શાંતિ રાખીને રહેજો જરરા પર કાંઈ પૂછ્યા કશું નહીં ખાલી શ્રવણ જ કર્યા કરજો તો આ ત્યાં હું અમે ગયા હતા તો ચંદ્રકાંતભાઈ જેમના નિમિત્તે દાદાનું જ્ઞાન પહેલું ખુલ્લું થયું સર્વપ્રથમ ઓગણીસો બાસઠની સાલમાં એપ્રિલનો મહિનો હું શરૂઆત એ હતા અને બીજા હતા બધા તો એ પહેલી વખતે જ્ઞાન ખુલ્લું થયું પણ બહુ સમર્થ હતા બહુ चंद्रकांत भाई आ बन खुद थोड़ा करूँ તે વખત એમને થાય એ દાદા સામે જોયા કરે અરે અમૃલાભાઈ વાંચે છે વાંચન કરે છે દાદા સાંભળે છે જ્ઞાની પુરુષ આવા સમર્થ એમને થયું પછી ત્યાંથી પ્રાર્થના બધું થઈ ગયું પછી રૂમ પર ગયા પણ કા દાદા આજે તો ગઝબ આપની દશા જોઈ કે શું થયું ભાઈ તો તમે તે બેઠા હતા જેના આલો કેટલું થઈ રહ્યું એમાં શું વધાર થયું નવું તો એ કેવી રીતે બની શકે અમને તો એમ જ લાગે કે અમે જ્ઞાન પ્રાપ્ત છીએ આ છે શ્રીમદ જરૂર જ્ઞાની પુરુષ બરાબર પણ આ કેમ કેમ શું વાંધો આવે તે કેવી રીતે દાદા એ કેવી રીતે આપના આમ કેવી રીતે રહ્યું તણવું છે મને બહુ આશ્ચર્ય થાય છે આવા સમર્થ પુરુષ અને જાણે એકદમ શાહદા થઈને બેઠા હતા તો કે ભાઈ તને શું લાગ્યું કોણ વાંચતું હતું તો કે આપણા સાહેબ અમૃતલાલભાઈ તો તને એવું લાગ્યું અમે તો અમે જ વાંચતા હતા કોનું વાંચતા હતા તો કે શ્રીમદનું પુસ્તક વાંચતા હતા કે અમે અમારું જ વાંચતા હતા સમજાયું અને તને શું લાગે શું એટલા ખુશ થઈ ગયા જેટલી કેવું પડે તા ગીબ દશા તમે મને આપ્યું છે પણ હજુ તમે છબછબિયા કરીએ છો તું નહીં બોલ્યા છપ છબિયા શું વરસ છે એટલે શું હલી છોકરી બોલ હવે છપ છબિયા નથી કરવાના છપછબિયા કરું છું તું તરતા આવડ્યું તોય મોટા સાગરમાં પડી છું તોય એટલે આ પ્રસંગ બની લો આપને કાલે કહ્યું હતું ને કહીશું તે આ પ્રસંગો બહુ અદભુત છે સાહેબ શ્રીમદ પુરુષ એમની દશા એવી જ હતી તટસ્થા રહેતા હતા એટલે એમનું અનુભવ જ્ઞાન તો હતું જ અનુભવ જ્ઞાન પણ એ હતું અને આ અદભુત એક આશ્ચર્ય સ્વરૂપે अपवाद स्वरूप अपवादी रीति फेरती दशा थी एमनी केवल ज्ञाननी अंतर में अंतर में केवल ज्ञाननी केवल ज्ञाननी अंतर में एटले एमने श्वासे श्वासे केवल ज्ञाननीज आराधना करती थी एनूज आखू भावन रहें करत अंतर में ક્યાં ક્યારે બને કે આપણે ભાવના કર્યા કરીએ એમ નહીં એ તો સ્પર્શ કરીને પાછા પડ્યા એવા સમર્થ જેવો હોય છે વ્યવહારમાં આજે આગલા સમય કે જઈને સિદ્ધ ક્ષેત્રને અડીને આવે પાછા પડે પાછા ચડે ને પડે ચડે પડે સમજાય થયા છે એવા પણ ગ્રંથિ ભેદ ન થાય શું કહ્યું ગ્રંથિ ભેદ ન થાય અર્થાત ગ્રંથિ એટલે શું તો કે મિથ્યાત્વ ગ્રંથિ કેવા સમર્થ એવા કોઈ કોઈ હોય છે વિર્રહો બધા પણ આ પાછું પણ એટલે કહ્યું મોક્ષ માર્ગ સુલભ છે સહજ છે સહેજે પ્રાપ્ત થયો છે પરંતુ પ્રાપ્તિ દુર્લભ છે પ્રાપ્તિ દુર્લભ છે તે આપણે શું સમજ્યા પ્રાપ્તિ કરવા માંગ આપણે પ્રાપ્તિ કરીએ થઈ જાય એને પૂછ્યું ને પ્રાપ્તિ પહેલી કૃપાથી થાય આ સ્વરૂપ જ્ઞાન અને એનો અનુભવ લક્ષ્ય સાથેનો એ અનુભવ સ્વાદ આવે પોતાના અનંત સુખનો સ્વાદ આવે ચાખે અને પોતાનું અસંગપણું સ્પર્શ કરે સ્પષ્ટ નોખા કુદ કુદગતથી સ્પષ્ટ નોખાપણે એક વખતે સ્પર્શ કરે એક વખત એટલે તો એ ક્ષણ જેટલી વાર થઈ પછી એ સમય માટે થઈ જાય છે હવે આ વાત શ્યાદવાદપણે સમજવી પડે સર્વ સમયે થઈ જાય છે એટલે શું જેની શરૂઆત થાય શું કહ્યું એનું જ પરિણામ હોય મીંડાની શું કિંમત છ આઠ દસ મીંડો કર્યા કરો આ ગ્રંથિભેદ નથી થતો આ હાલત છે હું એકલા વગરના મીંડા સાહેબ તો ખુશ થઈ ગયા કોઈ તો નાટિકા હતી મુંબઈમાં અંધેરીમાં સ્કૂલ છે એ કેટલા વર્ષો પેહલા આજે તો લગભગ સુતાલીસ અડતાલીસ બાવન વર્ષ બાવન ચાલતું બાવન પંચાવન કેવું ચાલતું શક્યતા છે એમનું શરૂમાં કહ્યું બેન પેલા જયેન્દ્ર કલ્યાણ કલાકાર બહુ મોટા ઇન્ટરનેશનલ લેવલના છે તો આ દાદા એમ એક વગર મીંડા નૃત્ય નાટિકા કરી છોકરા બિલકુલ કેજીથી માંડીને મોટા બધા સરુબેન ફરતી થાય જ પૂછી જુઓ જયેન્દ્ર કલ્યાણ એમને કર્યું અમારી આગત પછી આ સાહેબ અંદર પાસે આવી ગયા એમાં રંગલા ને રંગલી હતા શું ગુજરાતમાં બહુ જ પ્રખ્યાત છે રંગલા રંગલી તમને થોડા ને ખબર છે કદાચ એવું છે સાહેબ ને એમાંથી આ ચાલે સાહેબે નવ મીંડા લીધા નવ કલમો લીધી એક એક બીડું એક કલમ ને કરતા જાય અને પછી એમને એકલોડાયો સારું થયું એટલે એમ કરીને બહુ સારું એકડા વિના મીંડા એટલે એકડો હોય તો મીડાવની કિંમત છે મીડાવો એટલે વ્યવહાર પણ એકડા વગર નો એ मिथ्यात्व ग्रंथि की मुक्ति ना पमी शके व्यवहार में अपन देखीता मनव व्यवहारों में बहुत लागे लगे अपन एमने सांभ बहुत सरस लागे लगे परिणाम बे प्रकार पपैयाना प्लांट हो तो एक पपैया प्लांट होहे पर पपयाना बहे शो अरे बीजो प्लांट एवं हो એ મોટા મોટા થાય છે પ્રશ્ન કરાયો બહુ સુંદર થયું છે હમ અફળ ને સફળ કર્યું સફળ ને બહુ સરસ છે પત્ર બહુ સારો છે એટલે પ્રાપ્તિ એ અફરને સફર કરે એ કૃપાથી જ થાય અને પ્રાપ્તિ કર્યા પછી જે સફર થયું તે હંમેશા સફર રહે પછી કોઈ જે સફર ના થાય એને પ્રાપ્તિ કરી ગ્રંથિભેદ થયો મિથ્યાત્વ ગ્રંથિભેદ થયો અને પોતાનું નિર્ગ્રંથ આત્મ સ્વરૂપ એનું મંડાણ થયું મંડ મંડાણ થયું એટલે એને એકડો મંડઈ ગયો એકડો મંડ ગયો એટલે પરંતુ પ્રાપ્તિ દુર્લભ છે પ્રાપ્તિ કૃપાથી જ પ્રાપ્તિ થાય છે એ ક્રિયાઓથી નથી થઈ શકતી ક્રિયાઓ તો સાધનોથી થાય છે શું કહ્યું અને પ્ર સર્વપ્રથમ શરીર ખલું સાધનમ શરીરે જ સાધન છે ત્યારે એનાથી બીજા સાધન થઈ શકે છે તો કશું થાય નહીં એટલે સાધનનો માર્ગ કયો ક્રમ માર્ગ સાધનનો માર્ગ કયો સાના માટે તો કે સાધ્ય પ્રાપ્ત કરવું છે તો સાધ્ય શું છે જાણતા નથી પણ જાણવું છે કે છે એવું છે સાહેબ શું છે પણ હું બ્રહ્મ ને જાણતો નથી સાહેબ એવું છે શું વાત કરો છો એટલે સદા સર્વદા સર્વ સ્થિતિમાં સર્વ અવસ્થાઓમાં હંમેશા એ પોતાના સ્વપરિણામથી રહ્યા જ કરતા હોય છે અપૂતગલ પરિણામો વ્યવહારના પરિણામોની સાથે સાથે બે નોખ્યા સાથે એટલે કે આ આ વ્યવહાર સાથે આ ફેર કેટલો રહ્યો કે નિશ્ચય છે અને આ વ્યવહાર છે તે વ્યવહાર નિશ્ચયને જોડે જોડે ના થઈ શક્યો શું કહ્યું કે જેથી પછી વ્યવહાર વ્યવહાર રહે જ નહીં એ નિશ્ચય જ વ્યવહાર થઈ જાય નિશ્ચય સ્વરૂપ એને કેવું જ્ઞાન કહ્યું વ્યવહાર એ તો પડછાય છે પડછાય છે નિશ્ચયની અને પડછાય આછી પાતરી આછી પાતરી થતા થતા નિશ્ચયમાં ભળી ગઈ બપોરે બાર વાગ્યા ઉનાળામાં ગરમીના દિવસોમાં તે હવે હૈયે હોય તે આ બાજુ પૂર્વ દિશા હોય આમ લાંબો પડછા પડે પછી જેમ ઉપર આવે તેમ પરસાઇ નાની થતી જતી જાય એમ કહીને બપોરે માથે આવે ને તો પરિ જાય છે આમ જાય તો પછી અહીંથી મોટી થાય વ્યવહાર આવો છે પણ નિશ્ચય સાથેનો વ્યવહાર એ ગમે તેમ એમ કરતો એ તરલ એટલે હળવો થતો જતો જાય હલકો થતો જતો જાય તો વ્યવહાર ભારે હોય છે આટલા બધા વ્રત કરીએ પાર કરીએ કેટલું કરીએ છીએ બધું તો ભારત કંઈ થોડો હોય હા પણ ભાર ક્યાં છે શુદ્ધાત્માનો ના એ આંખોનો ભાર છે એટલે આંખો પોતે દ્રષ્ટિ પ્રમાણથી છે અને જ્યોતિ કહેવામાં આવે છે ડૉક્ટરોની ભાષામાં પણ પ્રકાશને જ જ્યોતિ કહેવાય આપણે પ્રજ્ઞાશક્તુ ચક્ષુ હોય કોઈને આંખો ના હોય અંધાપો હોય એ પણ અંદરથી જોઈ શકે છે મનને પણ ચક્ષુ કયા છે સમજે એટલે આ આવા પુરુષ હોય કે જે સ્વયં પ્રાપ્ત હોય બધી જ રીતે બધા જ પ્રમાણોથી કેવળ જ્ઞાનના પ્રમાણોથી પરંતુ આ પાંચમાં આરા નહીં દે એ પ્રમાણ કેવર દર્શન સ્વરૂપે રહી શકે છે હવે જ્ઞાન વગર દર્શન હોય નહીં ક્યારેય પણ એ સિદ્ધાંત છે તો દર્શન હોવું ઘટે એટલે વ્યવહારમાં આપણે ચોખ્ખું દેતા જઈએ બે આંખો છે છતાંય એને ભેદ ના દેખાય કોઈ જગા એવું કરતા ભાવથી એ વ્યવહાર વ્યવહાર ચોખ્ખું કરતા જાય સાબુથી કપડાંને ધોત મેલ કાઢતો જતો જાય પણ સાબુ એનો મેલ છોડ્યા વગર રહે નહીં એટલે પછી ટાઈડની એડવર્ટાઈઝમેન્ટો આવે બધી ખ્યાલ એવું છે સાહેબ છેલ્લું છેલ્લું ક્રિયાનું એવું છે જે આગ આગળની ક્રિયા આ જૂની ક્રિયાનો મેલ કાઢે તે પણ પોતાનો મેલ છોડે પછી એને છોડવા માટે પછી બીજી ક્રિયા કરવી પડે એમ છે એટલે એને કહ્યું કે વ્યવહાર શુદ્ધિનો માર્ગ કયો છે વ્યવહાર શુદ્ધિ એટલે વ્યવહારથી વ્યવહારની શુદ્ધિ નિશ્ચયથી નહી શું કહ્યું નિશ્ચયથી એટલે કે નિર્ણય નિશ્ચયથી હું કેવળ શુદ્ધાત્મા છું અને હવે એવું પોતાનું સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત એવો હું નિર્ણય નિશ્ચયથી કેવળ સ્વરૂપે તે હું આજે આ શરીર સાથે રહીને છું તે શરીર શું છે તો કે શરીર વ્યવહાર છે એ વ્યવહારને શું સમજવું આપણે તો કે એના હિસાબથી શરીર શરીરના હિસાબથી છે એવું નહીં મન એના હિસાબથી છે પછી પેલી મનાલી કહે કે પણ મન મારું નથી ને પણ એના હિસાબથી તો તારે ચોટેલું તો ન તું ચોટ્યું નહી છે તે એના હિસાબથી છે એને વરેલી હતી શું હતું વરેલી વરેલી કોને કહેવાય કે તું તો તે પૂછે તારી મમ્મી એને શીખવાડજો હવે તો કહ્યું તને તને કેવી સાસુ જોયે છે શું કહ્યું એટલે પહેલું સ્પંદન પહેલું સ્પંદન નાદ બ્રહ્મ પણ સુક્ષ્મ છે જેને બ્રહ્મનાદ કહેવામાં આવે છે અને જેને અરીસામાં દેખાતા આપણે હૈયે અને અરીસા વાળા કે હું જ છું અને રાખે અરે પણ તમે છો તો દેખાવો છો ને કઈથી દેખાવાના અરીસા ધર્મ બતાવે છે એનો ધર્મ છે અરીસા ધર્મ છે દેખાડવાનો પણ દેખાડવાનો એટલે આપણે આપણે દેખાવાનું એમાંથી બોધ નથી મળતો પરંતુ ભરત મળી ગયો લે જોવા દો હું છું કેટલું એક છું કેટલું બહુ છું બહુ રૂપિયો છું શુદ્ધાત્મા છું તો બાકી શું રહ્યું તો ક્યાંય એટલે ફાઈ શબ્દ કયો પાછો હિસાબી પાક્કું શરીર અને ફાઈ ઇસાબી એટલે જે પોતે પોતાનો હિસાબ ચિતર્યો અને આપણે કહીએ કે વિશ્વક ચોપડો તો વિશ્વકર્મા હંભા રહેશ પાછા કે શું કે વિશ્વકર્મા વિશ્વકર્મ જે બનાવીશ એ એનો ચોપડો આપણો હંભાર આપણો ચોપડો એ ના આપણે જ આપણો ચોપડો ચિતરેલો એ ચિતરેલો ચોપડો સૂક્ષ્મ રૂપે હતો હવે એ ચૈતરેલો ચોપડો જ્યાંથી ખાલી ના થાય હિસાબનો અને જમાને ઉધાર બે હરખા ના થાય શું કહ્યું બોલ જમાને ઉધાર ક્રેડિટ અને ડેબિટ એ બે ઇક્વલાઇઝ ના થાય અને જીરો ઝીરો ના થાય બસ ત્યાં સુધી શાંતિ વરે હા અને થોડો ડિફરન્સ રહે તો શું કરે આજના બુદ્ધિ બહુ હોશિયાર છે જમાનું ઉધાર ના કરું ઉધારને જમા તમારા સીએ થયેલા બધા બહુ પાક્કા હોય છે બધા સિંએ થયા કેટલાય છે બધા હાથ ઊંચા કરજો જો હમણાં દેખવા આવશે સમજાવ્યું ને તે અહીંયા આગળ મોક્ષ માર્ગમાં નથી ચાલતું વ્યવહાર નિશ્ચય થઈ જવા જોઈએ પણ અહીંયા આગળ નિશ્ચય પ્રાપ્ત નથી ગ્રંથિનો ભેદ થયો નથી અને વ્યવહાર છે સંયમ માર્ગ ગ્રહણ કર્યો એટલે આપણે અવિરત અને દેશ આપણે પામવા માટે શરૂઆત કરી દેખા ભાઈ ના કે છે સમજાવ્યું ને એને પોતે પછી આવું સંયમ સ્વીકાર્યો એટલે એનો સંયમ પણ એને કયો સંયમ કહે છે એને વ્યવહાર સંયમ કહે છે લોક સંયમ કહે છે એટલે લોકમાં લોકને સમજવા માટે પોતે પોતાના શરીરથી એ આખો લોક અને બધું સમાજ સ્વરૂપ અને બધા સમજતો જાયતો પણ એ એટલે એનો સીધો ગ્રાફ નથી જતો પાછો એ તો કેટલો બધો ઊંચો નીચો ઊંચો નીચો સ્ટોક બજાર તો કશું જ નથી શેર અમારા ભાઈ સાહેબ પૂછવા લાગ્યા મારે શેર બજારમાં જવું છું શું કરું તમે પૂછતા હતા કોણ પૂછતું તમારા બજારમાં જાઉં છો લોકોના જોખમે મારા જોખમે તો કે ખોટું મેં ભાઈ સાહેબ હજુ લોકો નું સંભાળતા તમે જતા હોય તો કમિશન મળ્યું ના માલિવ ભે કઈ માથે લઈને કઈ ફરવું આ પોલ આપણે કઈ પોલ બહાર પાડીએ કહીએ કોઈ કશું વાંધો નથી ચિંતા ના કરશો હા સત્સંગમાં કશું વાંધો નહી આવે એટલે ઇન્ટ્રા અને સમયે સમયે ફેરફાર થતો થતો લોકોના મગજ ગાડા કરી નાખ્યા ગાડા કરી નાખ્યા પહેલાના જમાનામાં સાદો આવી જાય નહી મારું જે છે મારા ત્યાં એટલું બધું આપી દઈ કે છે હતા અને દાદાને મળેલા એક જોશી સાહેબ કરીને બહુ પ્યોર ઉમરેઠ એ શરાબ મળ્યા તમારે કન્સ્ટ્રકશન ના ધંધામાં કઈ જરૂર પડે તો દિવાજ જઈને પછી આપીએ બધું કરીએ પરંતુ આજે જોઈએ આપણે એવો વ્યવહાર છે આખો એટલે ગ્રંથિ નથી તૂટી અને વ્યવહારથી ઘર છોડ્યું બે મુશ્કેલી થઈ ગઈ એટલે મંગળદાસ માંથી બાવા થયા તો ખરા એટલે વ્યવહાર નામ ભૂસાઈ ગયું વ્યવહાર નામ પૂછે ગયું અને સંયમના નામ બધા સંયમના એ લોકોના નામ આપવા પડે આપવા પડે નામ વગર ફરજ શું થાય કોઈ પૂછે એમને સમજાવ્યું ને એટલે હું બાવાને મંગળદાસ આવી રીતે સમજાયેલું કારણ કે આજના છોકરાઓ સમજ્યા નહીં એટલે અસ્થુર રૂપકથી સીમીલીથી સમજાવવામાં આવે એટલે આજે પાંચમો આરો भगवानी तबूपूजा करे देरासर जाइए शून्य प्रसंगों उजाए भावना पार वगरू बंतु आजे आज ना व्यवहार ए हूँ आत्मा हेतु मे आ संयम लीधो मैं इन ना लीधो होत्व होता मिथ्यात्व साथ આત્માનો હેતુ મારો પાકો એવો પાકો રહી શકો મુશ્કેલ રહી શકે જ નહીં આપ આત્મા આરામ ના રહી શકે બલ ભલા ગમે તેવા હોય તો એવો કોઈ વિરલો હોવો તે શ્રીમદ આવ્યા કુંદકુંદાચાર્યજી બે હજાર થોડા કરતાં વધારે વર્ષોથી થઈ ગયા સાઉથમાં જ દિગંબર સંપ્રદાયમાં તે માન ભગવાન પછી પાંચસો વર્ષે સમર્થક જ્ઞાનના સિદ્ધાંતમાં એટલા સ્ટેબલ એ થયેલા હતા એટલે વીર ભગવાનનું જ્ઞાન કેવળ જ્ઞાન સ્વરૂપ એમનું પ્રકાશ એ બધો એમને બહુ સારી રીતે ખુલ્લો કર્યો એના ઘણા શાસ્ત્રો બન્યા બધું થયું ત્યાર પછી કશું નથી થયું પેલા પાંચસો વગાડા પછી શ્રુત કેવલી હતા ત્યાં સુધી થયું ભદ્રબાહુ સ્વામી પછી થઈ ગયું પાઠ રહી પછી રહી પરંપરા એટલે પરાત પડતા ચાલી આવતી પણ અમારેથી ના બેસા તમારી જોડે આ કપડા થી ના બેસામ માર્ગ છે બગાય એટલે आज क्रम मार्ग में मा व्यवहार आत्मा हेतु लक्षी व्यवहार नहीं रही सकते तो ज्यहार व्यवहार शुद्ध थतो जतो जाए। कोई ने समर्थ साधुपणु उपाध्यायपणु शु कहूति આચાર્ય બહુ બહુ મુશ્કેલ છે બહુ કઠિન છે એકથી બીજું ડગલું માણવું મુશ્કેલ પડે છે આ માણસ પાછું આટલું આવે આગળ જતું હોય તો સમજીએ કઈક વૃદ્ધ કરી જાણે કે સાવ થોડી સહજ છે આટલો બધો આકરો માર્ગ છે સહેલામાં સહેલો સરળ સહજ અને સહજ પ્રાપ્ત થઈ શકે એવો છતાં એવું થઈ ગયું પણ ક્યારે એવા સહજ સરળ પુરુષ હોય મનાલી તું કુલ્લું જયા છું મનાલી નામ છે તમે નામ પાડ્યું હતું એને ફૈબા છે ફૈબા એ નતું પાડ્યું પૈસા આપે તો કશું પેમેન્ટ વગર નથી અને પેમેન્ટ આપવું આપણે જાણીએ છીએ કે આ ઉધારીયા તો જાણતા નથી કે આપણે ઉધારીઓ માલ છે જાણતા નથી અને વિતરાંગ માં એવો જ હોય કે આ છે બધું એને ખપાવવું પડશે ભાઈ ઉધારી કપાસી બહાર ક્યાં હોય વધારે વધારે વેઢા રહેવાનું બધું સમજ એ આખો ક્રમ માર્ગ છે પરંતુ પાંચમો આરો એટલે આ સાધન બધું છિન્ન ભિન્ન હતું શરીર આખું દેખાય ફોટો પાડે શરીરનો ફોટો પડે પણ શરીર મનમાં એક હોય વાણીમાં એનાથી બીજું હોય અને વ્યવહારમાં તૃત્યમ ત્રીજું જ હોય એવું છે આજે આજે સંયમ માર્ગમાંય આવ્યું છે અને વ્યવહાર માર્ગમાં આવ્યું છે બોલો સાહેબ સંયમ મહારાજમાં નિષ્ઠા બહુ સુંદર છે એમાં ના નહી કેટલી માથાકૂટો કરે છે આજ સુધી પડાય છે ચાલવાનું એ તો શું કરીએ તો એટલે શાસ્ત્રો ગોક કરો શાસ્ત્રો શાસ્ત્રો ખોટા હોય શકે નહીં સતદેવ आत्मदेव ने प्राप्त करने हेतुए कर सतधर्म एट आत्महेतुक धर्म केव आत्महेतुक आत्महेतु सी हेतुक धर्म सत्शास्त्र एट आत्महेतुक अपने सिद्ध, आत्म सिद्ध थाय એના માટેના માર્ગદર્શનો કરતાં શાસ્ત્રા પુરુષોના વચનોનું શાસ્ત્ર શાસ્ત્રાપુરુષો બહુ નિષ્પક્ષપાતી હોય એ પોતાના દેહ માટે પણ એમને પક્ષપાત ના હોય એ એમના શાસ્ત્રો પછી આજે વ્યાખ્યાનો વ્યાખ્યાન મારો ચોપડીઓ લાખ છપાવો બહુ મુશ્કેલ ઘણું મુશ્કેલ એટલે શ્રીમદજીએ બહુ કહ્યું અમે છીએ છીએ કામ કરી લેજો મને નહીં પણ પાકા હતા ક્રમમાર્ગના હતા ને ગમે તેમ તો કોઈ નજીક આવવા જતા દેતા એટલે આજે જાણે કે આ વ્યવહાર બધો એટલો બધો એ થઈ ગયો છે એટલે લઘુરાજ સ્વામી તો મુંબઈમાં આવેલા રણાયેલા એમને છેક વસઈ ત્યાંથી પૂછો અજ્ઞાલી દી જવેરી બજારમાં તો સાહેબ અહીંયા આટલે સુધી આવ્યા છે ભાવ થાય છે આપણા દર્શન કરવા वसे नहीं बात कर लग अरे हमने कशु नेगेटिव ना बोलिया भले आवा दो आ दो तो पीछे आगे कही पी एम चाली गया अज्ञा थे आया ते आ मोहन नगरी तरह से अवय ना रहो रही गया शु कर न साधु ने ना हो ભલે પછી અમને બધું કરી બેસાડી પાછા નથી આવતી એટલે બહુ રડ્યા બહુ રડ્યા બહુ બાળક જેવા બહુ બાળક એટલે આ જે પાંચમો આરો મન ને કાયા વ્યવહાર એ તળ્યો જુદી જુદી દિશામાં ચાલ્યા કરે અને આપણે કરવું એક જાણે એક છે એવી કામ કરવું કે એમનું થાય એટલે દાદા ભગવાન આવ્યા અને અવતારોનું એમનું ભાવના કલ્યાણ ભાવના અને કલ્યાણ ભાવના એ બહુ ઊંચા પદો એમને જોયા છે બધા જ પદો જોયા છે આખા બ્રહ્માંડમાં અને વિશ્વના બધા જ પદો એવા કેમ સમજણ પડશે આપણને કેમ સમજણ પડશે આપણે કંઈ કાચીમાં આવ્યો નથી બહુ વેશ બદલ્યા છે બહુ વેશ બદલ્યા છે કોણ બદલે બહુ રૂપિયો હળીકમાં સ્કર્ટ ફ્રોક પહેરે ઘડીકમાં સાડી પહેરે પાછું સાડી પહેરેલું હોય પાછું ઘડીકમાં મૂછો કરી નાખે કહી જાતના લોકો એવું થાય છે એક પાછું દ્રવ્ય એટલે આ પૂતગલ પરમાણુઓ સ્કંદ રૂપે છે કાર્બન પૂતગલ પરમાણુઓ કહેવાય છે શું કહેવાય છે કારમણ પૂતગલ પરમાણુઓ એટલે કે કર્મ સ્વરૂપે બંધારણમાં આવતી પૂતગલ પર મુખ્ય ગુણ પરંતુ એ કર્મ બંધ સ્વરૂપે આવે ત્યારે એના ઓરિજિનલ ગુણોમાં અંદર મેળવણી થઈ જાય આ ભૂસા જેવી કેવી ભૂસા જેવી બધું ભેગું થઈ જાય ભેળ કહીએ છીએ ચોપાટી ભેળ થઈ જાય ચોખ્ખું રહેલું આવું થઈ જાય સાચી થયું તો કે હું આત્મા છું બોલ બોલ કરે તો પણ કશું ખબર ના પડે એ દેહ કરીને બોલે આત્મા સ્વરૂપ થઈ શકે આત્માએ કરીને આત્મા સ્વરૂપ એક જ વખત આત્મા સ્વરૂપ બોલે આત્માએ થઈને કાયમનો આત્મા થઈ ગયો એક જ વખતે પણ આત્મા થઈને આત્મા સ્વરૂપે બોલે તો પુણ્ય બંધાય પણ એમાં પાછા ભાવવાનો સર કેટલા એના સ્થળ છે લેવરો છે બધા એટલે આ કાળમાં દાદા ભગવાનની ભાવના કલ્યાણ ભાવના કે આ બધા વ્યવહારમાં લોકો પોતાના બિચારા બિચાર કેમ માને છે માહિર ભગવાનનો વીર ભગવાનનો અને વિતરાક પુરુષે કહેલો વ્યવહારમાં આવી રીતે હોતો જ નથી પણ એ ક્યારે નથી તો કે મન વચન કયાની એકતા હોય ત્યાં સુધી એ ચોથા આરાનો છેડો આવે અંત આવે ત્યાં સુધી ચોથો આરો ત્રીજા આરાનો છેડો અને ચોથા આરાની શરૂઆત ત્યારે અને ત્રીજા આરાનો છેડો હોય છે ત્યારે તો માણસો ને હું માણસ છું એ ઠેકાણું નહોતું તેમને માણસ ધર્મમાં લાવવા માટે માનવ ધર્મમાં લાવવા માટે પહેલા ભગવાન આદિનાથને બહુ માથાકૂટ પડી બાર વગરની માથાકૂટ પડી એ ક્રિયા માર્ગ થઈ બધા એ જ માર્ગથી આવેલા એટલે ભગવાનને છેલ્લું પાડું કરવા માટે ફરવું પડ્યું બોલાય તો નહીં એ વોરવામાં આજે બધા સારા સંયમ બોલે નહી મૂકી દે આપણું ઘર જે હોય મૂકી દે સારું એવું કહેવું પડે હેવાય નહી કશું કે આ કે તે બોલાવી નહીં મુશ્કેલી થઈ ધર્મમાં બહુ એટલે આનંદગંજે ગાયું કે તલવાર ની ધાર સોહિલી દોહિલી कोई एवं नठ हो तो जर नाची शक चौदमा जीण तीन से चौदह जीण से आक आनंदगंजी साहब आचार्य पी लगभग तड़ी तीन सौ वर्ष पर अनंदगंजी साहेब थे एट्ले धर्म परिवर्तन क्या स्वरूप दिरासवा शिक्षकों खर तो કારણ કે એમના સ્થવનોમાંથી જ એનો ઉલ્લેખ આવે છે જે એમના અભ્યાસી બરોબર સમજનાર હોય એનો હોય બધું મોતીભાઈ કાપડિયા સાહેબ હતા ત્યાં લોમાં બોમ્બેમાં કાપડિયા સાહેબ એ ચોવીસ સ્તવનોનું આટલું જાડું પુસ્તક લખ્યું છે કે એક સ્થવન ઉપર બહુ સારું ભાવ આત્મક બહુ સુંદર કર્યું છે મોતીલાલ કાક સાહેબ મુંબઈમાં તો એ દાદાની કલ્યાણ ભાવના કે આ હોય જ નહીં તેમને એમને જ્યારે આ ભીડમાં એમને એકત્વનું એકાંત અનુભવ્યું કેવળ આત્મ સ્વરૂપે કેવળ જ્ઞાન સ્વરૂપે સુરતના સ્ટેશન ઉપર સોનગઢ રાની આબાથી ભૂસાવલની ગાડીમાં આવતા વડોદરા જતા સુરતે બદલવી પડે ગાડીમાં ચોલી બહુ કડક પાલન હતા અમને બધું જ કન્સ્ટ્રકશન નો ધંધો પછી હાજર ચોવી વખત આવી જ પડે પણ ત્યાં આપણને બાર થાય ને તો ત્યાં થોડુંક આ ટોચ પો પડે ના ચાલે પછી આ જૈનેતર છે તોય યાર બધું વાર વિઘે વિઘે બધું બહુ મારે તમને કઈથી ખબર પડ્યું આ બધું એટલે કલ્યાણમાં થયું એ અઠ્ઠાવન થી બાસઠ સુધી પિતાજી કે કાંતિલાલ આત્મા દર્શન બહુ આનંદ છે ફાધર ને તો ભક્તિ હતી શ્રીમદજીની એ પછી તો ઓહો ભક્તિ તો બધ કરતા એટલે જેવી સાધુ મહારાજો બધા ચતુર્થ આપણે ચોમાસું કરે ને એવું અમારે કન્સ્ટ્રક્શનમાં ચોમાસું આવતું ધંધો જેવો હતો એટલે પછી અગાઉ બાજુ ભક્તિ જે રીતે બેઠા જે હાલત બનશે અને એમની જોડે સેવામાં ભાઈ હતા અને ટ્રેનમાં ત્યાંથી ભૂસાવલ બાજુ થી આવતા સોનગઢ રાબીયા બાકી ત્યાં ચોરી તે બધું એટલે એ બધું સાફ કરવા ગયા તે દાદા ગયા અને ત્યારથી એમને સ્થિર બહુ સુંદર અને પેલા આવીને બેસી જાય છે બાજુમાં રણછોડભાઈ એમનું નામ રણછોડ એટલે આપણને દેવામાંથી છોડાવનારા શું કહ્યું શું કહ્યું રણ નહીં પણ ઋણ છોડ ઋણ છોડ કેવા ડાકોરમાં રણછોડ છે ને પણ પછી આપડી ગામડી ભાષામાં એવું કહેવાય ગામડી ભાષામાં નહી સમજાય દાદી ને પૂછે હાદા ને થયું બાસઠ સાલ સુધી આ સાહેબ પહેલા આવે છે અને એમના પિતાજી બીમાર દાદા એમના પિતાજીના કાકા થાય એટલે ચંદ્રકર્મી દાદા થાય કુદરતી તે માનીપુરમાં દાદા રહે ત્યાં પેલું શ્રીમદનું પુસ્તક વાંચ્યા ગીતા તે આત્મા તે દાદા ગયા તો એમને પછી જતા જાય આમ બેઠા હતા એમને મામાનીપુરના ઘરમાં કે દાદા મને ચોક્કસ ખ્યાલ છે આપની પાસે જ્ઞાન છે આત્મજ્ઞાન આપ કશું કોઈને ખબર નથી બોલો આત્મજ્ઞાન આત્મા શ્રીમદમાં કેટલું સુંદર છે બતાવ્યું છે બધું એમ તો શ્રીમદ્ એમ કહ્યું છે ચોપડીમાં આત્મા છે આત્મા ના હોય એ તો पोता आत्म स्वरूप हाजरा हजूर त्यारे आत्मा हो कहू हाजरा हजूर आत्म स्वरूपे संपूर्णपणे सर्वांगे देश हो देहधारी परमात्मा कया पर आ पांचमा आरा म આવા પુરુષ હોય કેમ કરીને સિવાય કે અપવાદ એક્સેપ્શન અપવાદ જે શાસ્ત્રમાં વર્ણન કર્યું છે વીર પ્રભુથી વચનોમાં નીકળેલું છે કે હવે આ કાળ આવી રહ્યો છે બસમાં ગ્રહનો પ્રભાવમાં આ ધર્મક્ષેત્ર આખું એના પ્રભાવમાં આવી જવાનું છે બહુ ઘેરા બાદળા ના તેમાં આ ધર્મ રાખો સાચવો માં મુશ્કેલ પડવાનું છે બે હજાર પચીસો વર્ષ સુધી આ હાલત રહી એનો કાળ છે એનું ઉદય પરિણામ અને હસ્ત પરિણામ તેટલા માટે હવે પરાત પડતા પરિણામીક અને કે આ પરંપરા છે કે પળા છે તો પરાશે જ ધર્મનું છતાં એ ભસ્મગ્રહ પૂરો થાય અણસારો આવી જાય ઇંગ્લિશમાં કેમિંગ ઇવેન્ટ કાસ્ટેડોઝ બિફોર એનો અણસાર આવે એવી રીતે અણસાર સ્વરૂપે આવશે તે કુંદકુંદારી પહેલા બે વર્ષ પ્લસ થોડા વર્ષ પહેલા આજે ત્રણસો સાડી ત્રણસો ત્રણસો ચારસોની વચ્ચેના જે વર્ષ હોય તે આનંદગંજી આવ્યા આ બંધ નહીં જ્ઞાનમાં અને એના સિદ્ધાંતમાં બહુ સ્થિર હતા બહુ સ્થિર હતા પણ સમાજને ના પોષાયા સંઘને ના પોષાય આનંદગંજી સાહેબે કહ્યું કે આ બધા લોકોથી દૂર જ જતું એવું પૂરશે જ્યાં આ લોકોનો વાસ ના હોય એટલે જંગલોમાં ફરવા લાગ્યા પણ ફરીને પણ એમની કલ્યાણ ભાવના કમિંગ ઇવેન્ટ એટલે અણસારો આવી જાય છે એમાં શ્રીમદજી આવ્યા એ જ ક્રમ માર્ગમાં આ સિવાય આટલા બધા ગાળામાં કોઈ એવા સમર્થ પુરુષ નથી એટલે વિરલ કહેવાય આ બધા એ સિવાય વ્યવહાર માર્ગ તો જે ચાલ્યો ચાલે જ રહે એ તો હોતું નથી પણ આ સમર્થ્ય એ તો વ્યવહારથી તો બધા હોય છે મના નહીં એમાં હોય ઘણા ઘણા બધા એમને પોતે વિતરાગ માર્ગમાં જે શરીરને કષ્ટ આપવાનું અને કષ્ટ સેવનથી જ આત્મ પ્રાપ્તિ થાય એ માન્યતા વ્યવહારની માન્યતા એ તો ચાલ્યા જ કરે કારણ કે જોયું કે વીર ભગવાન આટલા બધા કસ્ટો સહન કર્યા આ તો માર્ગ જ એ છે અને બધા તીર્થંકર ભગવતો ભગવાન એટલે વિરલ પુરુષ કોક જ છે વિરલ પુરુષ કોક જ છે એમાં શ્રીમદ જી અને શ્રીમદજીના વચનોમાં જયારે ત્રેત્રીસ બત્રીસમી તેત્રીસમી વર્ષે માદગી આખું વરસ ચાલી બહુ ઉપાયો કર્યા પણ એમને દેહ પાસે બહુ કઠિનપણે કામ લીધું એમની જે સાધનાઓ થતી હતી એ સાધનામાં બધું એમનો આહાર હાથ એ બધું જ એમનો બહુ ગજબનું સમય એ તો કેમ સમયને સરવા તો આપણે કેમ બાંધી રાખીએ પાંચ મિનિટમાં એટલે દાદા ભગવાન શ્રીમદ પૂછવામાં આવ્યું શ્રીમતી લાગ્યું કે અમારાથી બે ચાર લાખ આવા સમ્યક ધર્મીઓ પ્રગટ થશે ખુલ્લા થશે અમારા નિમિત્તે ત્યારે આ બધા ઉપર કચરો એ બધું પડ્યું હતું બનવું એમાં કંઈ નિકરી અને આ ધર્મમાં કંઈ બરકત આવશે પણ પછી જ્યારે છેલ્લું વર્ષે મેં બીમારી આવી જોયું ત્યારે એમને નિકટ ના કહો આ વચનો છેલ્લે અત્યારે અત્યારે સારું જ નથી થતું દિવસે દિવસે શરીર ગળતું જાય તો કહેતા હતા આ નિમિત્તે અમારું આ બીતરાગ ધર્મની સ્થાપના બહુ સારી રીતે આજે પ્રસ્થાપિત થશે તેમાં આગર ઉપર થશે પચા પચા વર્ષે આવું વચનો નીકળ્યા છે એમાં છુપા છે કે કોઈ બહાર નીકળ્યા નથી કોઈક જગાએ એનો અભ્યાસો વર્ષે ખોરી શકશે અમે જોઈ છે થશે અને શ્રીમદનું નિધન દેહે કરીને જ્ઞાને કરી નઈ દેહ કરી દશા હતી અને દાદા ને કેટલા વરસ થયા પચીસ દાદા પચીસ છવીસમું છાદા હતા નથી આવડતું છ વર્ષ ત્યાર પછી આ ફેર પડે છે સમજો ત્યારે આશ્ચર્ય ઘટે છે ત્યારે આશ્ચર્ય ઘટે છે હવે આપણે કોઈને વ્યવહારમાં કહેવાય નહીં નહીં તો બહુ આપણે ઘણું બધું કહી નાખે થઈ જાય પણ આ તો આપણે બધા સત્સંગમાં એક સ્વભાવી બેઠા છીએ જ્યાં બે એક સ્વભાવી ભેગા થઈ જાય તો કવિરાજ કે છે કે આટલા બધા હોય ને બધા મોટા અવાજથી કીર્તન ભક્તિ ચાલતી હોય ને તો એમને અંદરથી એકાંત અનુભવ થાય કવિરાજે એવા આવ્યા કે એમને બધું ઊંધું મૂકીને છતું દેખાડે હે છે અંધારામાં ફરી વળ્યું કે વિચાર કરવો પડે તે આશ્ચર્ય અને આશ્ચર્ય ઘટ્યું એટલે શું તો શું આપણો વ્યવહાર માર્ગ અને માર્ગ આવો જ છે કે આજે પણ જે ચોથા હારણ તે આજે પાંચમાં જીવી એકાત્મા યોગી એવું છે બની શકે છે ના બને એટલે દાદા એ કહ્યું હવે શરૂઆતમાં એમની પાસે બધા આવે બોલે કેટલી વાતો કરીને જાય સત્સંગ થાય સાધુ મહારાજ કોઈ આવે બધા વરા બધું થતું એમને પરંતુ જોઈને વાત લઈને બહાર નીકળ્યા એટલે પાછું પેલી બીજી વાત વાતો ચાલુ થઈ જાય એટલે જોયું કા તો આ બધા આટલા બધા દિવાળીયા છે બિચારાને એટલે એમને આ વાતોનું ક્યાંથી પડે કંઈક રસ્તો બદલવો પડશે મારે તે પાછા પોતે અ પુરુષ એટલે કોઈની રજા વગર પોતે કશું કરે નહીં ઋષભદેવ દાદાની રજા લેવા ગયા લોન મારશે પેલા વડવા ગયા જ્યાં દેરાસર પહેલી વખત ગયા કે દા પ્રભુ ભગવાન અથવા આ હાલત છે બધું દેવાળીયા લોકો છે શું કરવું તો કેમ કરું એટ પાર હોય ત્યાં સુધી તમે એમને મંજૂર કરીને આપ્યા કરજો કામ શું કહ્યું પાર વેલ્યુ એટલે હોય એને અપાઈ જાય પણ આજે એ છે નથી નહિ દાદા હા ચાલો એટલે સહેજા સેજ આવી પડે તો જ્ઞાન આપવા લાગે પછી જોયું તો કે આ છે પણ હજુ ઘરે જાય પાછી એ રીતે માથા ગુપ્પ પડે છે શું કરવું અને પારમાંથી આ તો બહુ એ થઈ ગયું ના પહેલું તો બે બે ટ્રેન હતા બે ટ્રેન ટકા તો ક્યાં ચંદ્રકાંત આવ્યો એક પછી કે આ ટકો હોય ચલાવી લેજો તો કાંઈ કનુભાઈ આવે દોઢ દોઢ ટકાનો શું હા બધા દોડવાયેલા જતા ને આપણે તે આજુ દાદા કા હવે કશું નથી પાર વેલ્યુ તો રાખો બે કે ત્રીજી વખત જાય છે ને તારે બરે તમે ક્યાં ઘડીએ ઘડીએ મને પૂછવા આવો છો બધું તમને સોંપી દીધું છે તો પૂછવા છો એક વખત કહું બે વખત કહું પણ ક્યાં વારંવાર બધું તમારે પછી કઈ હું સમજી ગયો પ્રભુ સમજી ગયો હું આ એટલે પછી માઇનસ થવા ગયા તો કંઈ વાંધો નહીં તે માઇનસ દસ ને અગિયાર પંદર એવા બધા આવવા લાગ્યા છે અને આપણે આપણી જો કે ભક્તિઓ પોતાનું હું સમજી બેસીએ છીએ બહુ સમજવા જેવું છે હમ તે હા દાદા ઊંધા ઊંધું કરવા આવ્યા શું આ છતો ધર્મ કરવાવાળા બધા ઊંધા રેખાબેન હસીસ મારા પર હા આપણે છતો ધર્મ કરવા વાળા બધાને સમજાવવા વાળા ઊંધા એમને ઊંધા ના કરવું પણ આ બધું આ છે ને આ ઊંધાને ઊંધું કરવું તો છતું થાય ને ભાઈ ઉપયોગ ઊંધો હોય સમજ છતો કેમ નો થાય એવું એટલે આવું એમને કર્યું ભૂલથી પેન બે બાજુ વાણિયા વાળું હોય ને પેલું પગ દેખાવાનું હોય ખાલી અણીદાર હોય અને ખરું અણી એ હોય આપણે લખીને લખવા જઈએ એને ઊંધી તો કરવી જ પડે ને નહીં તો લખાય કેમ કરીને તે આ બાળ નીકળ્યો અક્રમ માર્ગ કે નિશ્ચય આ લોકોને પેલું આપી દઉં એને જોયું અમે શરૂઆતમાં અમારી પાસે આયા કે પાયો ખોદી આપણે આ વિતરાગ મહેલનો બધું દાદા બધું સમજાય રીતો બધું સમજાયું ખાડા કર્યા પૂર્યા અને પછી આવવા ના લાગે પાવડા ગમેલા બધા મૂકીને ભાગી ગયા છે બધા કોઈ આવી જ નહીં પછી આ લોકો આ મહેનત કરવા બહુ આખરું પડશે એટલે એમને ઉપરનું છાપરું સલામત કરી દો ને એટલે પછી છાપરું સલામતી વ્યવહારમાં બહુ અગત્યનું ગણાય છે નહીં એવું કહેવાય છે હમ આમ તો રોટી કપડાં મકાન ક્યાં છે પણ છાપરું ગમે તો ગરીબ ગમે ઝૂપડું હશે પણ કંઈ કામ આપણે પ્લાસ્ટિક ઊંચું જ્ઞાન આપી દઉં હવે સમર્થ પુરુષ વગર કેમ બને આવા સહજ સરળ અને પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત આ આત્માનું પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત એટલે કે કેવળ જ્ઞાન પ્રકાશ સ્વરૂપ એવા એ સ્પર્શ કરી અને આ પાથમાં બધા જોડે રહેવા માટે કેવર સ્વરૂપે સમજાયું કેવળ જ્ઞાન વ્યવહારમાં રહી ના શક્યું પણ પછી રહ્યું વ્યવહારમાં કેવળ દર્શન અને તો જ આપણે પામી શકીએ અને એમના અદભુત કૃપા કરીને અંદરનું ભગવાનની કૃપા આખી ઉતરે છે પરમાત્માની इतले असल मार्ग तो कृपा साध्य मूल ज्ञान प्राप्त करने कूड़ ज्ञान तो रही नहीं हाथी हाथेलु नहीं <laughs> એને અક્રમ માર્ગ કયો એટલે અપવાદ માર્ગ એક્સેપ્શન બસ બીજું કશું નહીં માર્ગ એ પ્રાપ્તિ એની એ પણ રીતમાં આટલો ફરક કર્યો પેલી રીતિ આમ હતી આમ કરી દીધી તું નીચે પડ્યો છે ઊભો થઈ જાય ધીમે ધીમે હવે તને આવો તને મજબૂત કરી દીધો છે સરખો કરી દીધો છે બધી શંકાઓથી મુક્ત કરાયો છે તને તો હવે કરી નાખ નિરાંતે જા હવે તારું જ બધું તું તારી અમે આવીશ શું કહ્યું તારું જ તું તારે સુખ સુખને રોકેલું હશે તું હવે આવીશ એ ખરું પણ એમાં નીકળી જજે પણ આજ્ઞા એ રીતે નીકળી જજે કેવી રીતે હમ એ આજ્ઞા એ રીતે કરીને તારો વ્યવહાર આવો બધો મુશ્કેલ હે બાર ગુણસ્થાને બેઠો છું અને વ્યવહાર આપણે એ બધા છીએ જૈન છીએ એટલે કદાચ કોઈ દેશવીરથી પાડતા હોય તો આ તે બધું અઠ કરતા આ બધું હોય ને પણ એ તો બધું ક્રિયા માર્ગ છે પણ હવે આહાર કરું પણ ના કરું આહાર આહાર એટલે શું જલેબી ભંજિયા ખવું પણ હું ના ખાવ એવું રહી શકે એવું રહે જલેબી ભાવે છે તો જવેલી તું ખાઉં તો કોણ ખાય મનાલી તો તું કોણ ખાનારી નહીં એટલે એને નિરાહારી કહ્યું શું કહ્યું નિરાહારી છે જોવું જાણવું અને આનંદ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ વિકાસ થતો થતો સૂર્યનારાયણ પ્રકાશ ચંદ્રમા દર્શન પ્રકાશ સૂર્ય જ્ઞાન પ્રકાશ એ વધતો જતો જાય તેમ તેમ આનંદ વધતો વધતો જાય અને પરમાનંદના અંશો ખુલતા જતા જાય જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી શું કહ્યું આના પાકા થવા માટે સત્સંગનો નિશ્ચય રાખવો પડે એ વ્યવહારનો નિશ્ચય છે વ્યવહારને ઉચકવાનો જે વ્યવહારમાં જેમ આપણે પોતાનું આત્માનું શુદ્ધાત્મા સ્વરૂપ નિશ્ચય સ્વરૂપ પ્રાપ્ત થયું બાકી રહેલા શરીર જોડે જે ફાઈલ છે અને જે વ્યવહાર ઈસાબી છે ઈસાબી છે ત્યાં સુધી બધી વ્યવહારમાં જ હોય એટલે એ વ્યવહારમાં આજ્ઞાધર્મે કરીને જે વ્યવહાર આવ્યો એટલે કે ફાઇલ આવી એક નંબરની આજ્ઞાધર્મે કરીને કોના ખાતર કોઈના પર ઉપકાર કરવા ના તારા પર ઉપકાર કરવા મંગલામચ પડમમ મંગલમ કોનું મગમ બીજાનું કમાર કરવાનું તારું કલ્યાણ પહેલું તો પછી સમજાયું એટલે વ્યવહાર શુદ્ધિ માટે આ નિશ્ચય સાથેના વ્યવહાર માટેની આ વ્યવહાર આજ્ઞાઓ મળી જે વ્યવહાર આજ્ઞાઓમાં નિશ્ચય પ્રાપ્ત એ સાબુત થતો જતો જાય એની શુદ્ધ હેલ્થ આખી પ્રસ્થાપિત થતી જતી જાય નિર્ણય નિશ્ચય એ વિઘ્ન સ્વરૂપે અંતરાય સ્વરૂપે શું કહ્યું વિઘ્નો સ્વરૂપે અને બીજું મોહનીય સ્વરૂપે મોહનીય એ અત્રરો પાડે એ બધું મોહની કહેવાય આપણું મોહન બધું અંદર ભરાઈ પડેલા મોહનીય એને ચારિત્ર મોહની કહી એટલે દર્શન મોહ ગયા પછી એટલે કે મિથ્યાનો એ ભેદ થયા પછી પ્રાપ્ત રહ્યું એ ચારિત્ર રહ્યું એટલે કે વ્યવહાર ચારિત્ર એટલે આજે લોકમાં આપણે સંયમ સંયમ લઈએ છીએ ને આવું છે ને શ્રાવક્ષ તરીકે આપણે કહીએ છીએ ચારિત્ર પાડીએ છીએ એ લોકચારિત્ર છે અને ભગવાનની ભાષાનું ચારિત્ર વિતરાક ચારિત્ર એ અંતર ચારિત્ર છે એટલે નાભી સુધી બધું ભરચક આખી નાડી ભણાઈ ગયેલી છે એટલે હસવું હોય તો અહીંથી હસાય નહીં ઈખી ખી ખીખી થયા કરે એમ કહું અરે હસતા તો હશે જરા હસતા તો ધીમે ધીમે સમજાશે અંદરનું હોય છે બાહ્ય હાસ્ય હોય ને અંદર એટલે આપણો વ્યવહારમાં આજ્ઞા ધર્મ પ્રમાણે હવે આજ્ઞા એ જ ધર્મ धर्म एज आज्ञा तप करे तप स्वरूप आज्ञा हो निर्णय निश्चय थे हूँ आज्ञा ए धर्म आज्ञा ए तप एना कर देह ने रहो के ना रहू हो क्या जो हाथ मोड़ है कारण के कशु हलता बनतु नहीं तो शक्ति मल्या करसंत यह क्या चीज है जादू टोना है अनुभव है સ્વાદ હૈક સાહેબને બલ લગાયા ક્લાસ પૂરા ક્લાસ પૂરા હો ગયા चालो नोत्र बोलिये नमो विमो विमो अरिअंता नमो लोये सव सावणसो पंच नमुकारो हैकारो नव पापनासणु सव पापनासणु मंगला नम चवे सिंह मंगलाण चवे पड़म મંગલમ પડમ હવે મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુ શિવાય ઓિવાય જય સચિદાનંદ જય સચિદાનંદ જય જય શુદ્ધાત્મ ચિત્ત જય શુદ્ધાત્મા ચિત્ત શુદ્ધાત્મા ચિત્ત સ્વરૂપ શુદ્ધાત્મા સત शुद्ध आत्मा चित्त स्वरूप शुद्ध करीने सतने कर उद्भव तो आनंद उद्भव तो आनंद जय सचिद स्वरूप हे जय सचिदानंद स्वरूप हूँ छू हू छू हे अंतरियामी दादा भगवान वितराग परमात्मा हे अंतरियामी दादा भगवान वितराग परमात्मा हे अंतरियामी श्री सिमंदर स्वामी अरियंत परमात्मा हे अंतरियामी श्री सिमंदर स्वामी अरिहंत परमात्मा हे अंतरियामी श्री कृष्ण भगवान नारायण स्वरूप परमात्मा हे अंतरियामी श्री कृष्ण भगवान नारायण स्वरूप परमात्मा हे अंतरियामी श्री शिव परम कल्याण स्वरूप परमात्मा મ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા જે તત્વ ગુણ અવસ્થા થી બિરાજેલા છો તે તત્વગુણ અવસ્થા થી મારા પણ બિરાજેલા છો તે તત્વ ગુણ અવસ્થા થી પણ બિરાજેલા છો પ્રગટ સ્વરૂપે બિરાલેજા છો પ્રગટ स्वरूप बिराजेला छो आप विराग परमात्मा स्वरूप विराग परमात्मा स्वरूप द्रव्य गुण अवस्था थी द्रव्य गुण अवस्था थी तत्व गुण अवस्था छे तत्व गुण अवस्था थी मारु प्रगट प्रत्यक्ष स्वरूप प्रत्यक्ष स्वरूप शुद्ध आत्म स्वरूप छे शुद्ध आत्मा स्वरूप छे शुद्ध आत्मा भगवान हे शुद्ध आत्मा भगवान હું આજ્ઞાધારી હું આજ્ઞાધારી આપની સમક્ષ આપની સમક્ષ आपने, आपने अबेद भावे, भावे अत्यन नमस्कार, अत्यन नमस्कार मारा स्वरूप थी मारा स्वरूप थी आपना ने आपना आज्ञा धर्मे आज्ञा धर्मे आपने नमस्कार करूचु आपने नमस्कार करूच प्रमाद वर्ष प्रमाद आड़ मजागृति थी अजागृति जो का जो का खाता जो जोका, जोका खाता मारा थी मारा थे अजाणे जाने अजाने जे जे कई જે કઈ આજ્ઞા ધર્મ પાલન ના જીવન ની જીવનમાં જીવનમાં જે જે કઈ ભૂલો થઈ છે જે જે કઈ ભૂલો થઈ છે આજ્ઞા ધર્મ ભંગ ની ભૂલો ને આજના ધર્મ ભૂલો ને આપની સમક્ષ જાહેર કરું છું આપની સમક્ષ જાહેર કરું છું હૃદય થી ખુબ પસ્તાવો કરું છું તેનો હૃદય થી પસ્તાવો કરું છું હે પ્રભુ અને હે પ્રભુ आपनी क्षमा करो क्षमा ने क्षमा करो फरी आज्ञाधारी हूँ आज्ञाधारी आवाजा भंगना दोषो क्य करू आवाज्ञा भंग दोषो ना करो मन नाचा करू वचा कर छूटी जाए भेदभाव छूटी जाए दृष्टि प्राप्त था अभेदृष्टि प्राप्त था हूँ अपना स्वरूप, स्वरूप तन में आज रहती काम करण करी देव नहीं पड़त भावी सक ભાવના કરી એ ભાવના નું પરિણામ દ્રવ્ય સ્વરૂપ દ્રવ્ય ધી ચાલો જય સચિદાનંદ જય અશીમ જય જે કું મય જયકારો દાદા ભગવાનના સીમ જય જયકારો અંદર બેઠેલા દાદા ભગવાન ના અસીમ જય જયકાર અંદર બેઠેલા દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય જય કારો ભગવાસી જયકાર ભગવાન અસીમ જય જય કારો આવું ફર્સ્ટ ક્લાસ બોલો પછી લેખા કે ના ચાલે ભગવાન નું કરતા હે કીર્તન તો પછી તો હવે अपने बदा, बदा एक बीजा दर्शन करना एक चलो दर महात्मा आगे बहनों